છોકરા કયા અવતાર ના છોકરા નઈ ગમતું તો એ તો કેટલું થાય એટલું થાય આપડે દાદી છોકરા લાવે બરા કેમ રાપડા છોકરા તારી લાઈ બધીજ ને તમે જ નથી કોઈ દાડો આ બધા જે રહ્યા છે ને એમાં વ્યવહાર ધર્મ માં કોઈ જાણે રહ્યો વ્યવહાર તો હમેશા આદર્શ હોય કેવો હોય આદર્શ વ્યવહાર નિશ્ચય ચુકે ને એમનો વ્યવહાર ના કેવાય નથી કોઈ દાડો કોઈ ગુસ્સા થયા નથી બધા કે આદર્શ કહેવાય ને કહેવાય કેવાય અને તમારા માટે આજુબાજુ પૂછવા જાય તો એવું કે કોઈ દાડે હું ત્યાં હા બોલ્યા નથી આ તમે વ્યવહાર શીખેલો સંસ્કારી દાદા આપણે કર્મ ગ્રંથ છે નિરાંત શાંતિ રહે અને જો પછી સાધુ કર્મ ગ્રંથ હોય પુસ્તક ભગવાન ના હોય તો સારું આપણને એમ ખાતરી થાય આવું કર્મ કરવાથી આવું થાય પણ કર્મ જ નહીં તમારા કર્મ જ નહી થાય પછી પછી કર્મગ્રંથ ની જરૂર નથી હવે પછી તો તમારે કશું કરવાની જરૂર આપણે કર્મગ્રંથ જાણવું પડે કે આમ કરીએ તો આમ થાય આમ કરીયે તો આમ થાય બરોબર પણ આ કર્મગ્રંથ ભગવાન ના થતા નથી વસલા ગાળાના છે ખબર ને એટલે એક્ઝેક્ટ બધું એક્ઝેક્ટ નથી આ સમજવું પડે ને વસલા ગાળા માં આચાર્યલા ભગવાન ના બઉ સું તમને કર્મ જ બંધાય નહી પછી નૈના બેન જુદા પછી ડેરાસનુ ભક્તિ કરે છે નૈના બેન કરે તમારે જોયા કરો નૈના બેન બરોબર કરે છે કે નહીં છે અવસર પેઢી છે શું છે આથી ગયાતાર હા ઉચાર ગયા અત્યારે જાય નાખે બધું ઉછળ પડે પુરજસ્ત અટકી ગયું વાત મારે મને કોઈ આયા મારું તાલ બેહાડી ગયા અવસર પીડી કા ઉતર પછી તમારે કર્મજ બંધા છે સમજાય પછી આનંદ નઈ પાડે ફક્ત અમારી હાથ છે ને એને શું કર્યું આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તગવાને કહ્યું છે આજ્ઞા માં હોય તો તમે મારા તમારે નવું કરવું હોય તો મને એવું ને આજ્ઞા કરવું ખબર પડે નવી જાત કરવું અમે બધી આજ્ઞા આપી પણ આ પાંચ આજ્ઞા આપીએ ને તમારું આખું બધું આખા બધું ભગવાન બધા સાસુ જાય આખો દાડો થઈ શકે અમારે એવી છે આખી દાડ કરવાની તો પછી કરવી જાય એવું એવું થાય એવું છે આખો દાડો પુણ્યા સા સમાધિ જ રહેવાય આખો દાડો અને આધિ વ્યાધી ઉપાધિ આ આપણિમાન ના થાય કે એમના જેવી સુરિભદ્રા ની બહેનો કેવી હતી પણ આવું તમારે જેવ વિચારા બહુ ઓછા બધા બૌ જૈનો આવ્યા પણ તમારે પણ ઓછા ભલે ભેગા થયા કેવા કેવા જૈનો થઈ ગયા સુગંધી આવતી હતી કેટલા જઈને સુબંધી આવે છે એક કલાક બધા નહીં આખી બિંદુ ભાઈ એક કલાક સ્વાભાવી આવ્યો હું બહુ થઈ ગયો પ્રત્યક્ષ વ્યાજ નથી જાવતી જીન ત્યાં જૈન કહેવાય નહીં જીન વાણી વર્તન કેવું હોય આડો થઈ ગયો જમાનો તે ભઈ બાર તેમ જમારી વિવાહ ભાઈ તે બેહીયા બોલે આ વિનય બોલે નથી નામ દી આપણે આ જમાર્યા ત્યાં પહેલા જમાનો જો પીયું કે તું અને કોઈ ધીમે રહી કે ભઈઓ ચાલ જમાનો બેઠી છૂટ કે સર કેવું વિનય હોજે કે કોઈ તો આવી ગયો મન વતમ ને કાયા હ તહેને જે મનોહર થઈ ગયું મનને હરણ કરે ઓ તમે દાદા નું વાણી વાણી બધું વાણી વર્તન વિનય બધું મનો કેવું તો મોક્ષ મોક્ષ માં એમ થાય ને પછી હાથે પણ મનોહર હોય કેવું પછી તમને ઉત્પન્ન થશે એ જ્ઞાન તમને આપું છું જે જ્ઞાન મારી પાસે છે એ જ્ઞાન તમને આપું છું એટલે તમને પણ એવું ઉત્પન્ન થશે શું થાય પૂજા કર્યા પછી ભાવના થાય શંકા જાય ને શંકા જાય ને સજુ બત્રીસ બધું કે તરફ કલા આપે શેટ એમનો ટાઈમ બગાડી બે કલાક ટાઈમ બગાડીને શેટ ફરી ઝઘડો ના થાય ત્યારે કારણ કે આવું સલાહ આપ્યાપ કરે એમને શું કમાય આ લોકો નવરા નથી દેશમાં વાતો કરવાની રહી ખાલી ફરી ઉત્પન્ન થશે કે ફરી ઉત્પન્ન થશે આવું જ્ઞાન ફેલાય નાખે વ્યક્તિ ને કરે તો ખોટું કેવાય બઉું વ્યક્તિ ની પૂજા નાખી છે ના પણ જોના ની ભૂલ થતી હોય બને દ્રષ્ટિ તો એને શું દંડ આપવો જોઈએ ઝોના ની થાય તો ખબર પડે વ્યક્તિ પૂજા કોઈ જગ્યા જોવામાં આવે આવે છે સંપ્રદાયો ઘણા વ્યક્તિ ને જ પૂજે છે લોકો ક્યાં ક્યાં પલ ઘણા મહંતો ઘણા મહંતો કેમ આપડે અહીંયા અહીં વ્યક્તિ પૂજાય તમને દેખાય છે વિતરાગ છે તે દાદા ભગવાન પટેલ છે આ એમ પટેલ છે તે ભારણ ના છે અધિકાગર એમ પટેલ નામથી આવે છે જે દાદા ભગવાન છે એ તો છે હવે જો તમે વ્યક્તિ પૂજા જુઓ તો તમારી જ ભૂલ છે ભગવાન થયા હોય એમ પટેલ પૂજા કેવાય એવું અહી નથી અહી નથી બીજી કઈ હોય તો ભલે નથી બીજું પૂછવા નથી થયેલો આજ વિતરાગ ની સંપૂર્ણ વિતરાગ ની જે પૂજા હોય તો આ પેલા સંપૂર્ણ વિતરાગ ની પૂજા નથી અને આ પેરા સંપૂર્ણ વિતરાગ ની પ્રજા છે અને આ દિલ માં ફેર છે માની લો મને રાખદેશ રાખદેશ તમે ગાળ ભરો તો રાખ દેશ ના થાય તો જાણું અને રાદેશ થાય તો માર મારે તોય વિતરાગ રે એમનો વિતરાગ સમજે જે રાદેશ ના થાય એ વિતરાગ મનમાં એમ કે આ વ્યક્તિ પૂજા થયું જોઈએ એની દ્રષ્ટિ ને બધા પૂજા કરે છે તમને કેમ આવે ભૂલ થઈ આવી જઈને ભૂલ થતી આવડી મોટી પચી ઓછું પચું ઓછું મને જગત ના લોકો કે જગત ના રોગ એટલે જેવું આખે દેખાય એવું કે એમ પણ ખરેખર વ્યક્તિ ના કેવાય અરે તમારી જાત ને ખોલવા માટે રસ્તો દેખાડો સરળ રીતે જોયે તો નીલેપ રીતે આવો જલ્દી એટલે તમને રસ્તો કરી આપી ક્યાર પાર આવે તમારા છે ને ઘેર એમ